કોઈ બાપો માલિક નથી એવું ભાન થશે એવું ભાન થશે નીકળી જાય જે ખરાબ કચરો હતો ને આપડે ઓપરેશન કરીએ ત્યારે બધી મેં કાઢી નાખવું પડે બધું બધો આપડે દાખત ને કે ના સાહેબ વેદન ઓછી ગાડી ના લેશો શું થાય કઈ વજન ઓછું કાઢી ના લેશે ડે બધું એ છ નીકળ્યા કરે છે ચીરતા પકડવાની આપણે શું કરવાનું હા દાદા બોલ્યા ચીરતા ઉત્તમ થઈ જાય દાદા ચિરતા વાળા રઘવા ત્યાં રગવાટ રગવાટ રગવાટવાટ બાકી પડ્યું જ નથી મેળી ના આવી બધા જીવતા શોધવી પછી ખાલી કરી શકાય આપડે કયા ના માલિક સમર પટ્ટો જ આપડો એમ તો દુપટ્ટો છે નથી રહેતું એજ રે છે શું કહ્યું નથી રહેતું એ જેને જ્ઞાન છે ને 23000 23 એ નિશ્ચિત પાડી નામ છે કે ઉંચે એ 23000 નથી રહેતું ગાણ છે 23000 છે મેથી ગાણ છે 23000 છે તો એ રામણા કે આપને ચલી પર બહુ આશી છે કે અમે અમારા આશી તા બહુ છે જે કુતે કે આવે છે હા કેમે કે તો કે અસ્થિરતા બઉ છે હમણાં કહેવાય વાર નું પડ્યું હોય તે કઈ આપડે કઈ ગયા હવે દસ વર્ષ સુધી તમે રોના રે આ વાદળા ચડી ધમધા કેવું એ કેમ ગમે છે ને આને કેમ ગમે દરેક ઉંમરે અમુક ઉંમરે અમુક મળે અમુક ઉંમરે અમુક મળે એ મજા કરે છે તો ચાલુ થાય ને એક્ઝામિનેશન ના થાય એમની જોડે રે ને તો બીજા ના અમને શક્તિ વધતી જાય વાળી તો આજે ઠીક લાગે છે કે આજે ઊંડું પામીશ કે નહીં આવે આજે ઠીક લાગે છે આજે ઊંઘ આવશે કે નહીં આવે મને પામીશ કે નહીં આવે હવે છેલ્લું બેન આજે પોલ આ થશે ને એકલા so પર આત્મા આ સંયોગી છે કેવો છે થોડા થયા બે ચાર મહિના થયા વધારે લાભાર પણ તે પેલા જે માલ પણ બેઠા ઊંચી જગ્યા ઊંચી જગ્યા પર નથી આવું હા તો પ્રેશર તો આવે ઇન્કમ ટેક્સ થી ગભરાય બીજા થી ગભાઈએ તો પ્રેશર તો આયા કરવા ને સિલ ટેક્સ નું આવે ઇન્કમ ટેક્સ નું આવે કાગળ આવે બીજું આવે કામ કરી દેવા જેવું છે આપડે ગણ્યા ઘોડાઘાટ છુટે નહીં બધા ઘોડાઘાટ પડેલી છે પછી પછી શું મન મન મન જરા નરમ થયું ને પાણી પડ્યું પડે ધારા જેવો સ્વીકારી હતો હતો સ્વીકારી હેતો તો હતો ને હવે આ જોડે બધા છે ને આપડે આ જોડે દેવા લાગે છે બીજી કરતા ચમત્કાર નતો થતો એક છ ઓગણીસો પંચોતેર દાદા જગત જેટલું જ્ઞાની નજીક ની બી એ નજીક ની ભક્તિ જાય છે કેટલાક ની ભક્તિ જુદા દેખાયા શબ્દો છે અને આત્મા જાણવાનો છે આત્મા જાણ્યા પછી પક્ષી તો ભક્તિ કરવાની રહી જ નહીં શું એવું આત્મા કોઈ જાણ્યા પછી સર રમણતા ભક્તિ પર રમણતા એટલે આત્મા પુરુષ પાસે અને પદ રમણતા રમણતા કઈ તારી જ્ઞાની પુરુષ ની કીર્તન ભક્તિ એ ઉત્તમ માં ઉત્તમ પુરુષ છે બરોબર ને કારણ કે આપણું ધ્યેય લક્ષ્ય બંધ ધ્યેયનું કીર્તન કહેવાય જ્ઞાની પુરુષ ધ્યેય સ્વરૂપ છે જે ગયા છે તે જગ્યાએ આપણે જવું છે માટે ધ્યેયનું કીર્તન કહેવાય એટલે આપણે ધ્યેય તરફ પછી શાસ્ત્રો તો આનંદ વિચારથી છે શાસ્ત્રો માર્ગદર્શન આપે છે શાસ્ત્રો માર્ગદર્શન આપે શાસ્ત્રો મોક્ષ ના કરાવે બરોબર ને મોક્ષ તો જ્ઞાની પુરુષ નું કીર્તન હોય એ મોક્ષ માર્ગ ઉપર આવી જાય અને જ્ઞાની પુરુષ ભેગા કરીએ આપણને કિશન ભક્તિ અને ભેગા કરી ભગવાન મહાવીર ને સરમણતા સમાનતા ઉત્પન્ન થયા પછી કાચો પર એ ભૂલ કહેવાય આખું જગત પર રમણતા છે સાધુ આચાર્યો બધા પર રમણતા છે તો સ્વરમતા આત્મા નું લક્ષ્ય નિરંતર રહ્યા કરતું નિરંતર અને આ બધું આ બધું પર રમણતા દેહ માં રમણતા મનમાં રમણ થા બુદ્ધ માં રમણ થા શાસ્ત્રો માં રમણતા શિષ્યો માં રમણ થાસ્ત્રો માં રમણ થતા ક્રિયા રમણતા ક્રિયા રમણતા એ બધી અને આપવાની રમણતા ઉત્પન્ન થયા પછી કશું કામ રહેતું નથી કરી પડ્યા અમે મુક્તિ આપીએ એવું કે તમને રમણતા ઉભી થઈ જાય બરોબર તમારે કશું નઈ સહજ છે તમારે કરવાનું રહેતું હોય જય તમારે કઈ પણ કરવાનું રહેતું હોય તો જ્ઞાની પુરુષ મળ્યા નથી થાય જ્ઞાની પુરુષ એટલે કશું કરવાનું જ ના રાખે અને પાછા આપણે તો એની આજ્ઞા પુરુષ લઈએ આ સ્વરમણ થયા પછી શું છે ધર્મ શું કરવાનો એમને આજ્ઞા આપી હોય તે આજ્ઞા મળે એવું આજ્ઞા એ પ્રોટેક્શન છે શું છે પ્રોટેક્શન પાંચ આગાહી દાદરો ફેડ પોતાની વાપરો નહીં તો કેસ બફાઈ જાય આપની પુરુષ ને તો બધું વધારે ક્રિયા હોય નહીં કોઈ જાતિ સાહજીક હોય બધું એટલે ત્યાં બુદ્ધિ વાપરવા ગયો અત્યારે તો અભૂત થઈ નહીં જ્ઞાની પુરુષ પોતે જ અભૂત થઈને બેચાડ પોતાની બુદ્ધિ હોય નહીં જ્ઞાની પુરુષ બુદ્ધિ ધરાય ખોટો ના હોય તો બુદ્ધિવાળા આવે ઇમોશનલ હોય શું હોય ઇમોશનલ હોય સમજ સમજાય ને ઇમોશનલ થાય એટલે સમસાર ઉભો થાય જ્ઞાની પુરુષ ના જ્ઞાન હોય બુદ્ધિ ના હોય પર પ્રકાશ પ્રકાશ કરે નહી અને બુદ્ધિ થી બુદ્ધિ સંસ્થા ની બહાર નીકળવા દે ના દે કોઈ જીવ પણ બુદ્ધિ ને બુદ્ધિ અજ્ઞા થી ઉભી થયેલી છે અને જ્ઞાન પ્રજ્ઞા થી ઉભું થયેલું છે પ્રજ્ઞા જયારે જ્ઞાન કોઈ પ્રજ્ઞા આપે આ તમે તમારા પ્રયત્ન મોક્ષ તરત જ લઈ જવાનો પ્રજ્ઞા અને અજ્ઞા સંસ્થાની બહાર નીકળવાના જે કોઈને એ અજ્ઞાની જોડે હેલ્પિંગ કોણ બુદ્ધિ પ્રજ્ઞાની જોડે હેલ્પિંગ કોણ અજ્ઞાન એટલે બુદ્ધિ કોને કે જે નફો નફો ટોટો દેખાડે એટલે બુદ્ધિ જે સંસાર ની બહાર નીકળવા ના દે કોઈને નીકળવા દીધો નથી એટલે અબૂત થશે પોતે અમારા આમ જરાય બુદ્ધિ ના હોય ફોટો ના થાય અબુદ અમાર જ્ઞાન અબૂત એટલે બાળક જેવા હોય દોઢ વર્ષ નું બાળક હોય ને તેને અમારી જોડે પોષાય અને એસી વર્ષના બુદ્ધા નહી પોષાય અમારી જોડે સ્ત્રી નહી પોષાય અને છોકરા નઈ પોષાય પુરુષ નઈ પોષાય તમારી પોષણ આવે બુદ્ધિ નથી ને બુદ્ધિ પોષણ નથી આવતું તમારી પાસે બુદ્ધિ હોય છોકરો તમારી આહ માં આવતા મળીએ પોતે બુદ્ધિવાળે તમે બુદ્ધિવાર કરે કે હવે શું કરીશું શું નહીં બરોબર ને અંદર ઇમોશનલ બનાવે નફો ટોટો દેખાડે આખો ધારો નફો ટોટો દેખાડે જો નહી ધોળા વાર વધી ગયા કાળા વાર નીતા અનેક ભટાક કર્યા ને આનું વાત કર્યું છે ને ધોળા ધોળકા ધોવાણકાર એટલે બીજા દુઃખ એટલા કષ્ટ સેવન કર્યા છે કે નર્ક ગતિ કરતા વધારે કષ્ટ સેવન મનુષ્ય ગતિ માં આ કાળમાં આ પચીસી વસ્તુ ગયા છે કે મનુષ્ય જે દુઃખ કે છે પણ આ વિચિત્ર નહી પણ પસંદ ના થાય ભગવાન ગયા પછી ટ્રાફિક કાળ લખો ટ્રાફિક કાળ લખો કે ભયંકર પુરખો એ સાથે આ પછી કાળ જ્ઞાની પુરુષ દેખાય એ તો જ્ઞાની પુરુષ ના શું ગયા એ ક્યારેક જ્ઞાની થઈ ગયા એ શ્રમિક માર્ગ નું જ્ઞાન છે શ્રમિક માર્ગ એટલે ત્યાં આગળ ખોડવાનું હોય શું હોય છોડવાનું આટલો ત્યાગ કરો આટલું ખલાણું કરો થયું પડે ને ત્યાગોટા એટલું અમુક થાય એટલું થાય પણ બહેરા છોટા કઈ ધક્કો ભરીને કાઢી ગેલા કારણ કે મારી સુધીને સહી કરેલી હોય ત્યાગી થઈ ગયો સુધી થઈ કરેલા મોટ થાય ખરો થાય છે રાજી સુધીના સ્વાદા છે એટલે આ જ્ઞાની પુરુષ ને અત્યાર અહીંયા આગળ આવે એટલે અમે કહીએ દોષ થી બોલજો તો દોસ્ત થી બોલવું અમે કઈ આમ અમે કઈ ગાવા લાગુ તો ગાવા લાગ્યું અમે શું કરીએ કર્મ આ ભૂમિકા તૈયાર કરવા માટે કઈ કરી કારણ કે કલાક માં મારે કામ કરવાની પરમાણુ નું ભરેલું છે આ બધું આ પરમાણુ નું ભરેલું છે ત્યાં આગળ બુદ્ધિ નહીં ને બહુ બોકા તું વ્યવહારમાં બહુ જગ્યાએ ભર્યો છું આ તો રિયલ વસ્તુ છે અને કોક કાળ ભેગી થાય sabda hai na brava jai sukhia ko mitra raaj san kriya nikra kashar mitra raaj આવડે તે કરી લેજો જેટલી આવડે એના બાપ જેટલી જેટલી આવડે છે સો ટકા આવડે છે એસી ટકા નો લાભ જેટલી એને હાદેવતા આવડે હું હાથે વાર જોડે આવવાનો નથી આપણે મારી આજ્ઞા મળો અને આ શબ્દો એરો અત્યારે ના બોલાય તો જોશથી બોલવું હું કહું કે જોશથી બોલજો તો જોશથી બોલવું હું કહું કે ધીમે બોલજો છું મારા શબ્દ શબ્દ પ્રમાણ ચાલજો ને નિર્ભય કરવાનો તે આત્મા બિલકુલ ભેડવાળો આત્મા પ્રકાર બધી દુકાનો વેચાય છે બધા ઉપાશ્રીમાં વેચાય છે ભેળ વાળો આત્મા બજારમાં ભેળ શું ભાવ મળે છે દસ રૂપિયા કિલોમાં લાગે ને ભેળ વાર આત્મા દસ રૂપિયા થયા પછી તમારી આજ્ઞામાં સમાધિ રે અને અમે ગેરંટી બાર મૂકી આપીશું ચોવીસે કલાક મહાવીર જેવી સમાધિ રે અમારી આજ્ઞા અમારી આજ્ઞા એવી નથી કે સંસારમાં કોઈ બીજ ના ખાવાની અમે કયું હોય બધું જે ખાતા હોય તે ખાધો થયું ને આવા અભિયાન પછી કોઈ તકલીફ નથી અમારી અનાથમાં પણ આત્મા પણ એને લેબોરેટરીથી બે છૂટા પાડી દેવાના લાઈન ઓફ ડીમાર્કેશન નાખી દેવાના પછી અમે છૂટા આપ્યા પછી થોડુંક ભેરફેર કરો નહીં ખુશી ના એટલે અનાદી હવળો પડી છે હવળો પડી છે એટલે બધામાં દેખાય છે આ તો તમને આ બધું જ્ઞાન આપવાનું છે બેઝિક આપવાનું છે કેવું આપવાનું છે કલાકમાં તો આખું જ્ઞાન આપાય અડતાલીસ ટકાનું જ્ઞાન કલાક ઓછી આપણું આ બેઝિક આપવાનું છે અને પછી તમારો લાગુ થાય જવાનું તમારું કામ ચાલુ થઇ જશે એવો ભાવ દાણા નું ફળ શું હોય કે ઢોક ના લાગે સમજે ના થાય કડાકો થાય ડાણા ફળ ઢોકડ ના લાગે પ્રકાર નું ફળ સમજે અને અંધારા નો ફલ થાય તો આપડે શાસ્ત્ર નથી આત્મજ્ઞાન થી આત્મ જ્ઞાન જ્ઞાની પુરુષ હોય નહીં કારણ કે અવર્ણનીય છે અવસ્થ આત્મા છે એ પુસ્તકો ધ્યાન છે એટલે અપૂર્વ સૂત્ર જ્ઞાન લખ્યું કેટલા વાક્ય શું લખ્યું અપૂર્વ અપૂર્વ સૂત જ્ઞાન શું લખ્યું છે અપૂર્વ સૂત્ર એટલે પૂર્વે ક્યારે પણ ઉત્પન્ન નહીં થયેલું એવું આ સૂત્ર જ્ઞાન છે અપૂર્વ એટલે બિલકુલ સીધો ડિરેક્ટ આત્મા પ્રાપ્ત થઈ જાય તો એ કોઈ પ્રગતિ પગતી નહીં ક્રમિક નો આ અક્રમ છે શું છે એટલે વીટમાં બેસી જવાનું બસ એટલે થાય નહીં એટલે આ જ્ઞાની પુરુષનું પૂર્વ શું સજ્ઞ જ્ઞાન એ પૂર્વે ક્યારેલ પણ થયું આક્રમ માર્ગ કોકરો ખાઈ શું હોય એમાં આપણું પુન જાગી ગયું આપણું પગલે ભણ હાથે કામ છે આનંદ અવતારે આત્મા માટે બચ્યા અત્યાર સુધી કઈ ખેડવાણું પડ્યું નથી સરની પ્રાપ્ત થશે કારણ કે આત્મા સંબંધમાં આની દેવાની ના હોય આત્મા જો પ્રાપ્ત થશે રાખો જ નહીં તો આ ક્રમિક માર્ગમાં શું છે કે ક્રમિક માર્ગમાં આગળ જ્ઞાની પુરુષ હોય છે આપણા છપાળ દેવું જ્ઞાની પુરુષ પણ તે કેવા બે ત્રણ શિષ્યોને બે જોડે લઈ જાય ખરા કે શિષ્યોને છકું હાલવો પડે કેવું કરવું પડે છકવો પડે હા તમને આટલો ત્યાગ કરવાનો કહ્યું છે આજે તમે આમ કર્યું છે બરોબર ને એટલે પુસ્તકો વાંચવાના કહ્યું કેમ વાંચતા નથી બરોબર ને શ્રમિક માર્ગ એટલે વાંચન કર એટલે ક્રમે ક્રમે દેવાનું ક્રમે ક્રમે સ્ટેપ બાય સ્ટેપ બાય હવે એસી ટકાના હોય જે સો થવાના છે એસી ટકાના હોય તો શિષ્યો જેવા હોય ઇસોતેર ટકા સુધી લાવી મૂકે એસી ટકાના જ્ઞાની એસી ટકા ના આવે જ્ઞાન એસી ટકા નો હોય તો પંચ્યાસી ટકા વાળા તો મળવા જાય પણ એસી પાસઠ ટકા વાળા તો મળવા નહીં અને આ તો અતુર વિજ્ઞાન તમને કહું તો આચાર્ય મારા મને બોલાવો ને જો કોઈ અત્યારે મારા મારી પાસે આવે છે પણ છતાં કોઈ આડા હોય ના આ પધારો બહુ સારું હું ક્યાં જમ મને મને તમે તેની સાથે લેશો શું તમને અમારે ઇધોઝિયમ ખરાબ થઈ ગયેલો હોય તમે તો રે કેટલા ટકા બાકી છે એટલો ઇધોઝિયમ રે ખબર અમારું બિલકુલ ખલાસ થઈ ગયેલો હોય બિલકુલ નહીં જય સચિદા મને પોચી હું જે કાર બોલું છું ગધેડો પેલા એ કાર મને પહોંચતી નથી હું તો લઘુત્તમ શું એવું અત્યારે એક્રમ વિજ્ઞાન થયેલું છે અત્યારે ઢૂંઘી સિદ્ધિઓ ભયંકર સિદ્ધિઓ છે તૈયાર વિશે જ્ઞાન આપ્યું છે એટલે લાભ ઉઠાવી લેવાનો આપડે આવી નાની જગ્યા છે એ અપેક્ષા વગર નાખી છે કોઈ પણ જાતની જેને અપેક્ષા નથી જેને આખા સંસ્થા ને કોનું આગળ કામનું નથી વિશે વિચાર જેને ના આવે કારણ કે માલિક નથી ત્યાં પોતે માલકી પણ એવું કરું ખાડી નાખ્યું છે એટલે આપડે અહિયાં ઘરે આવું થયું કારણ કે પૂરું કામ કાઢીને એવું પ્રાણ લાગે બરોબર અને પાછળ જયારે ભૂલવાનું છે નવમું પગથિ ખોલશો તો કે એવું પગથું આપ નવમાં ઉપર વગેરે તો તમે હોય તો આ તો અજંકો એના સુધરે સંપૂર્ણ સોળ પ્રકારના ક્રોધ માન માયા રોગ નાશ થઈ જાય છે સોળે પ્રકારના સંકલન સુધા એના ગણાય ને હવે એ તમારો જેટલો લાભ ઉઠાવો એવો છે આક્રમ નો અર્થ શું કે નિશ્ચય થી ગુઠાણું પ્રાપ્ત કરવું જ્ઞાની પુરુષ પાસે જય સચિરા જ્ઞાની પુરુષ જ્ઞાની પુરુષ કરી આપે અહિયાં તો અધ્યાતર ના કર્યું ભગવાન મારી ભગવાન ના નિર્માણ પછી આ પાંચના કાળના પૂરો જેવા પૂર્વ વિરાટ પૂર્વ વિરાટ વિરા કરીને પછી આવેલા તે કોઈ વિરોધી ના રહે કઈ નઈ કઈ સામે બધું ભાગવું પડે ભરેલો એ સાંભળવું પડે એ ત્યાં જ્ઞાની કુશ માં તો એ દવા ની શકે એ અમારે આપણું હાલવો ખાવાનું કઈ રેરી ખાલી હરવાથી કામ થઈ જાય છે જ્ઞાન મળે એટલે જ્ઞાન લેવા આવ્યો છોડી દઉં અમારી આજ્ઞા પ્રમાણે કાં છે બધું શરીર સારું છે સંસારમાં ખોટી હશે તે ખોટો જતી રહેશે બધું સારું થશે નહીં ઘરમાં પાછું બધું જોઈએ એટલે બધી થઈ તૈયારી હોય એની પાસે જઈએ એટલે કશું છે આત્મા ને આગળ કોઈ અંતરાય છે જ નહીં આ તો બધા અંતરાયો પાડેલા છે આપડા તો માલિક છે આપડા મારા મારી કોઈ કરતા નથી મારા મારી મારે બાર કરે છે શબ્દો ના ગાર અને એનો ભયંકર કર્મો શબ્દો ના ધારો હોય છે દેહ ના માયા ના કર્મો લાગતો નથી ભગવાને ના કહ્યું છે એ જો અહંકાર માં હોય તો એને કર્મ લાગુ છે અહંકાર ના હોય એનો ઊંમાં હોય તો એને કર્મ લાગુ નહી થાય છે હા કઈ ભાઈ એટલે આ બધા શબ્દો ને મારા મારી છે બધું માનસિક માનસિક પાપ પૂરો ભાવ છે ટૂંક ની આદાસથી મારા પછી પાછું પોતે બુ મારે મારે છે તે અમારા ભાઈ આવું બોલે છે એટલે જાણીએ માં એનું નામ નથી ને આ પાંચ જમે આગળ જમ્યા કરાવે નઈ ખબર પડી ને જમ્યા કરાવ્યા પછી આપણને અનુકૂળ ના ગમતું હોય તો પાછું ધીરવું પડે નહી ધિરાણ બંધ છે પાછું આવે ઘણી ગતિ દુઃખ રાખતું હોય તો ફરી દીવાનું બંધ છે બે ગાળા આપ્યા પછી બે પાછી આવે તો આપણા સણ ના છે ફરી દીરવાનું પાઠ આપીએ આપણા લોકોને પાઠ આપી દે બઉ સારું થયું મારા કદના ઉડે મારા પૂરા થયા આપી ચાલુ અને ચા પી ચાલો ચાલો આપણે ચા પી કાઢીએ ચોખો થઈ ગઈ ધ્યાન આપવા બીજા કોઈ દખલ નથી તમારામાં કોઈ જીલ્લામાં કોઈ જીની સેજ પણ દખલ નથી અમે સેલ જ મારીએ જો દખલ હોય તો કોઈ માણસ કરી શકે તમારો વિચાર છે શું છે ભાષે છે ખબર ને અનુભવ તો નથી એક જ જો અનુભવ તો પછી આત્મા ખરા અનુભવ તો નથી એ જાણ છે કે આવું આવું કડવાનું દોસ્ત પણ પોતે એમ માને છે મને થયું છે જુદા થઈ અને પ્રાણલા થયું છે પણ તમે જુદા સારું કેવી રીતે એક વાર છે બેન લાઈન ઓફ બીમાર થયું વેચાણ થયું છે હા ચોદાર મી કાંબુ ભરેલું હોય પછી ખાસ્યું કેવાય ના કર્યું હવે શાસ્ત્રીય સોનાને લોક કહે છે કે મારે હવે શુદ્ધ સોનું કરવું છે તો એના એના જે સાઈ અધ્યાર આપણે લઈ જઈએ તો એને ચોખ્ખું ચોખ્ખું બે જુદું પાડી અને ગુણધર્મ જાણતા હોય છે એવું જ્ઞાની પુરુષો આત્માનાનાત્માને ગુણધર્મ બધું એ જાણે અડતાલીસ આગમનું સ્વરૂપ કહેવાય જ્ઞાની ગુરુ અડતાલીસ આગમનું ધીરણું સ્વરૂપ કહેવાય જગત શું તે વિચારે છે હું કરે ચોકડીનું નાખેલું કેવું કેવું ના બુદ્ધિ તો હોય એ સિદ્ધ કહે ચોકડી માટે આ જ્ઞાન આપ્યા પછી પુસ્તક વાંચવાનું ઘણા પાડ્યું વાંચવાની જરૂર નથી અર્જ્ઞ છે સંસાર માટે બિલકુલ ન સુકે અમે રક્તો બતાવી દીધું દશામાં બધું રહ્યા ને નહી પૂર્વતરમ રહ્યા ને પૂર્વતરમ રહ્યા એટલે સમાપન કરે બુદ્ધિ જાગજ ને કરે porque né tem aquela companhia que determina que não foi daqui ali પાંચ પદ એવા બોલો કે જેથી કરીને ભૂલિકા તૈયાર થાય અસહ્ય સંયમધારી પુરુષ દેખાતા નથી બોર્ડ બોર્ડ નથી ભગવ બોર્ડ નથી એવું અસંયમ સંયમ દેખાતો નથી અને સંપૂર્ણ સંયમ એક છે કેવા ચારિત્ર માં વર્ષે ચારિત્ર આ તો ખુ સારી છે આત્માના જણ બધા ખુબ સારી છે આત્માના જણ બધા ખુબ સારી કહીએ બે કુલ ગયા છે આત્મા જવાણ્યો અને પછી ના આવડ્યું જવાનો એટલે બધું કારણ કે જેવા ડોડ જાય અમે ડફોડ થઈ બેઠા છે ને અમે અબૂત થયા એટલે અભૂત એટલે ડફોડ ના કહેવાય હા અમને અહીંયા ક્યારે જોડે ના થાય ને એટલે અમે તો સુધા પૂછ્યા રસ્તો ના જ હોય થાય પછી શયો ચાલુ થઈ જાય બરોબર ઉત્સમ થયા પછી ઉત્તમ થાય પણ પૂર્વ છે આપણું શું જ્ઞાન સહાય આપે શું થાય સ્વજ સ્વરમણતા ઉત્તમ થાય ને સ્વમણતા રમણતા ના થાય એટલી જાગૃતિ રહે તો હું આ છું શબ્દોથી જ્ઞાન રહે બરોબર ને તો અનુભૂત બુરું હોય કે છે કે સાહેબ દર્શન ક્ષણે કહેવાય કઈ કે છે આત્મા સમૃદ્ધિ શંકા ગઈ શું કયું આખું જગત શંકા એમાં શમી થઈ હોય ને કે શંકા રાહો હશે કે તેઓ હશે શું થાય ને આત્મા શું છે એ જ્યારે બહુ જ ઉત્પન્ન થાય જગત આખું એને કશું ગમે ને આત્મા શું હશે એટલું તમન્ના ઊભી થાય એવું વલમાં કોઈ અત્યારે માણસ હોય એ તમના વાળી ને એ તમના ઉત્પન્ન થાય ત્યારે તેને આ પ્રાપ્તિ થઈ એમ નિસંગ થઈ ગયો નથી જ્યાં સાહેબ સમજૂત થાય એટલે સર મળતા ઉત્પન્ન થાય સર મળતા ઉત્પન્ન ના હોય સમજાય ને કપાળું જે કહ્યું છે કે અનુભવ લક્ષ્ય પ્રતિક શું એ આ ત્રણ પગત છે તો આ અનુભવ લક્ષ અને પ્રતિ નિરંતર લક્ષ્ય રહ્યા છે અને પછી એકાંત માં જાય તો અમારા જ્ઞાન માં રહે અનુભવ અને કોઈક ની જોડે ઝઘડો થયો તો પ્રકૃતિ ના જાય તે પ્રતિ પ્રતિકૃતિ છે જાય એ નહીં અત્યારે પ્રતિ છે નિરંતર આ અજા વસ્તુ માટે જેટલું મેં તમને ચેતી હશે તમે ભરી ગયો તો પૂરેપૂરું ભરી દેજો નાની પુરુષ ને કઈ છું તમારે જે ગમ એ તમારા હાથમાં બરાબર બે ચાર પડો બોલો લીધી હતી બધા નમો હરિયતાણ નમો સિદ્ધાં નમો નમો ધ્યાન સાહુમસો પંચ નમસ્કારો શરસામણા મંગલામિતી ઔં નમો ભગવતે વાસુદેવાય ઔ નમ સાય જાય સચિદાન સચ્ચિદાન મેરાય દી પ્રસાદી છે પરમાણુ નું આત્મા પરમાણુ દેશ છે આ બધું પરમાણુ દેશ આ પરમાણુ જાય તો થયા કરે આજે ધરાવે જ્ઞાની પુરુષ ના જ્ઞાની પુરુષ આક્રમ જ્ઞાની કોને કે માતાજી ના કરાય ભગવાન દર્શન ના કરાય બાધાઓ હોય હોય ભાગત ગયા જાય છે અત્રમૈલે બહ્યજ્ઞાન સાંભળવામાં રીએલિસ્ટિકલી મતદાન એક જ વસ્તુ છે રીએલિસ્ટિકલી મતદાન એક જ વસ્તુ છે રિલેટિવિટી આ બધું જેવું હોય છે દીદી દેખાય છે અમે લેન બસ છે શું જાણવું છે એમ તો ચંદુલાલ નામે દંતી H中 hurting महामही सुधीर आनंदवती आज्ञा देति आज्ञा देति राखी आमेताया